આ બાજુ જાય બધે જાય કરો જ્ઞાન કળા ઓર બોધ કળા जिनकी ज्ञान कर विकसित हो गई है कहीं पुतगल के व्यवहारों है पुतगल के और ये काल के पंचम काल के वो सभी व्यवहारों में वो खुद ही है खुद ही है तो अगर आज्ञा धर्म पूरी समझ में आया तो मुझसे एक शब्द नहीं निकलेगा क्यों निकले किसके लिए निकले સી બાજ્ઞા ધર્મ પર હંમેશા જ્ઞાન પાયા હૈ દ્રષ્ટિ હૈર દેવા સત્સંગ હોય આજ્ઞા ધર્મ કે બાર જીવન કે વ્યવહારમાં કૈસા હોનાહિત વેદાંકન જરૂર હૈ ખુદ કે લી મો તો ખુદ કા હૈ કોઈ કિસી મો ખુદ કા વ્યવહાર મોક્ષ કરેગા ખુદ કા વ્યવહાર કા મોક્ષ હો આત્મા કા મોક્ષ નહી હોતા જો અહંકાર કે આધાર પર હૈ તો અહંકાર જન્મ લેતા હૈ અહંકારી મુક્તિ પાક્તિ અહંકાર આધાર વ્યવહાર કા तो व्यवहार शुद्धि व्यवहार से निकले तो काम है उन्हें पुद्गल भेद उसका मतलब ये नहीं कह तो विचित्र काल है विचित्र काल उसमें बहुत संभाल के तलवार की दार तो अच्छी है आनंद गंजी साहब ने कहा देख बाजी गा हम्म तलवार की दार सोहेली और दोली दोनों है व्यवहार दृष्टि से मैं कनुबाई हूँ निश्चय दृष्टि से मैं शुद्धात्मा हूँ वो ઉત્તમ બાજી કરવહાર હૈના જૈન સમાજ કાપ હમ તો ઠહરે કૃષ્ણ ભગવાન કે વ્યા સમજે લેકિન કૃપા અનુભવ દોન કાપ સાથો કે સહ ભાવે વ્યવહાર વ્યવહાર જગ્યા પર રહેતા હૈ હૈ કહી કહી જહ નજર ડાલો વહા કરુણા હાલત હો ગઈ હે આજ આ સંયમ માર્ગ મેં હોવ માર્ગ મેં હોત હૈ तो दादा भगवान ने बताया आखिर के हमें 20-20 अवतार जन्म के 20-30 के पुतगल क्या है आखिर में पुद्गल में इतना अलगाव इतना ज्यादा क्यों है हकीकत अलग है हकीकत तो पुद्गल एक ही है लेकिन ये वेद बहुत हैरान कर देता है आदमी को वेद ये बहुत सबसे बड़ा તો કાં નિર્વિધ સ્વરૂપ સમજના બહુ કઠિન હૈ કાલ મેં બહુત કઠિન સ્ત્રી સ્ત્રી નહી પુરુષ પુરુષ નહી દેહ માનતે હૈ લેકિન આના બહુ મુશ્કે જબંધ હો તો અંદર સમજ પા કવિરાજ ને બતાખુ ખુલને દો બોલતે અરે નવીન આનંદજી ક્યા બોલતા લાઇન ના દાદા એ કોઈને બોલવાનું બંધ નથી કર્યું પણ હવે સમજાયું કે તું એ નથી ભાઈ સમજી લેજે એટલે એમ કરતા કરતા બોલવાનું શબન થઈ જાય એ તો થાય નથી બહાર જ નથી થતું પછી અંદર તો ક્યારે થશે બહારનું બોલવાનું કેટલું છે અને અંદરનું બોલવાનું કેટલું બોલો ઉત્તમ શબ્દ જૈસા સિદ્ધ ભગવાન કાંત સુખ કામે એક અષ્ટમાવ સ્વાદ આતા હૈસી વાણી જો હૈ વ્યવહાર કી તો પિરામિડ કી ટોપ એક અષ્ટમાવશે બહાર બોલાતી હું તો નીચે છોટા ભાવ નીચે રોગયા તો ઉપર કાછો એ બાત હે અંદર કી ભાષા તો ક્યારે પહોંચી વળે એને તો બહારમાં જો આમ નથી થતું આપણે આ સરખું રહેવા જ ના કોઈને આ તમે બધાને બહુ ભાવ થાય અંતરથી તો બેસી રીતે સારું જ છે દાદા ભગવાનને આખી મેં શુદ્ધ પ્રેમ કઈ માર્ગ શુદ્ધ પ્રેમ બહુ સમર્થ સામર્થ્યવાન ખિચાવ સભી કો સભી ખિચા કહેતેટ હૈ પૂરા કે પુગઢ ક્યાં હૈ મહાત્માહી આજ્ઞા ધર્મ સે તો કે અંદર એમ ઇલેક્ટ્રોમૅગનેટિક ફોર્સ મેગ્નેટિક ઇલેક્ટ્રિક સભી સભી પ્રકાર કા કહી કઈ તરફ કાશા અંતરાત્મા દશા સે હો निष्पक्षपाती दृष्टि से अगर समझ में समझ ले व्यवहार को तो उसका प्रेम तत्व खिलता है बगीचे में फूल खिलता है आचार्य प्रेम तत्व शुद्ध दर्शन खिलता है दर्शन गुण जो निशंकित है इसीलिए दर्शन के भी अंग बताया शरीर के अंग है सब है ऐसे दर्शन के अंग तो शास्त्र जानते हो आप लोग है ना सर्वप्रथम निशंकित पशी निकाक्षित क्योंकि का छाया है दूसरा कोई भी नहीं जाता ऐसी बात है एक पुद्गल को दूसरे पुद्गल के बारे में कुछ भी कैसा भी होना यह बहुत जोखम है और व्यवहार से आज इतना कलयुग नहीं आया कि लोग व्यवहार नहीं समझते નહીં નહીં બહુ સોચકે સંભાળ કે ચલના ચેચા બેસવું ઉઠવું પગ મુકવો જોતા ઝેર હોય એવું બધું બધું થઈ ગયું છે એટલે જ્ઞાની પુરુષ આવું બહુ અંદર ઉજવી નાખે એ ક્રમમાં જ ના હતા ને પણ બહુ ચોખ્ખા દિલ આવું છે કે છે એટલે બધું બહુ જ છે એમનો આખો કે આ કાળમાં બેસવું ચાલવું પગ મૂકવું નથી નીકળી આ પ્રમાણે ની આજ્ઞા કે પાંચ મહાવ્રત અંદર આવી જાય હવે આમાં મહાવત નું કશું નથી પાંચ આવી ગયા બે વાર દ્રષ્ટિ પણ જો શબ્દ માં ખેંચી જાય તો ખરાશ થઈ જાય માણસ જે શબ્દાતીત છે શબ્દાતીત શબ્દો અને આ જીભ તો એને લુલી સાથે કહીએ છીએ આપણે કે કોઈ આપણને હલાવીને આવ્યું હોય તો હલી જાય અંદરથી લુલી લુલી છે ઇન્દ્રિયો એવી રીતની છે કાન છે આ છે બધું દરેક પોતાનો ધર્મ ક્યારે છે એને સાહજિકપણ માં સહજ સ્વભાવમાં આવે તો નહી સહજ સ્વભાવમાં એટલે મહાત્મા કોઈ પણ હોય આપતોપુત્ર હો કે બધા વડીલો હો કે મહાત્મા ગણો હો બધા જ બધાને જ આ વાણી ઉપર બહુ આવવું પડે બહુ જાગૃતિ જ માને પુષ્કળ એ મહાવી દરનો કાંટો છે આ એવી રીતે હોવું જોઈએ આ બહારની બોલાતી વાણી તેમજ અંદરની વાણી અંદરની વાણી પોતે પોતાને માટે જ કે રાખવાની છે એ તો શબન થતી નથી શબન થતું નથી અને વાણી દેવી પાછા બિદ્ધ બુદ્ધિ જોડે છે બઉ મુશ્કેલ બહુ જોખમ છે એ વિરોધ સૂચવતો વિ નથી પરંતુ વિશેષ પરિણામ સૂચવતો શબ્દ છે વિભાવ વિશેષ પરિણામ જે ભાવમાં નથી પૂતગલ્પ એના ભાવમાં નથી ચેતન એના ભાવમાં નથી ત્રીજો જ ઊભું થઈ રહેશે વિશેષ પરિણામ બે તત્વો જોડે જોડે તો ત્યાં છે કાયમ ના રહે છે તો મુખ્ય ચેતન અને પૂતગલ હમ અને પૂતગલને શું કહ્યું નો કર્મ કે છે એ પૂતગલ એક માટી છે આપણી આ ધરતી માતા છે ધરતી માતા માટી છે તો કેટલા જુદા જુદા પ્રકારો છે અહીંયા જ આપણે આંધ્રમાં જોઈએ એ બધું જોઈએ છીએ ને આપણે આ ધરતીમાં આ સારું થાય એ થાય બધું જોઈએ છીએ આપણે એવું આ માટી છે અને એમાંથી આ પાછું પડતી કર્મ આવે છે પડે છે પાછું છે પડે ચાલે આ કરે છે અને એમાં દ્રવ્ય કર્મ પણ આવી ગયું ભાવકર્મ પરંતુ આ જૈન માર્ગમાં ઓહો વસંતજી વધારે વધારે વાત કરે છે મને કહ્યું ના મને વાત કરીને પ્રકાશભાઈ વાત કરી અને એ તો બરોબર છે આમ ઉમર તો છે ત્રણ વર્ષા અને એમને ખાવાય છે ખરું અને થોડાક ઉભા થાય છે કે પછી બે બથારી વર્ષ છે એટલું બહુ સારું કેવાય બઉ સારું નહીં એ તો રાખવું પડે બધું જેવી મને કહું છે નામ લઈને મારી વિધિ રાખીશ મને બાફ કરજો કે હવે આ બૂમ પાડે તમારે જોવું શું એટલે આપસો ને બેસો ને હા કરું છું ખુશી બાદ અહીંયા આવી જાવતા હુપતભાઈ વાણી ટેપ રેકોર્ડ દાદા એ કહી વાણીનો સિદ્ધાંત એટલો બધો કોઈ કાળે એવો ખુલ્લો નથી થયો કોઈ કાળે નથી વાણી એ ટેપ રેકોર્ડ છે ટેપ રેકોર્ડ ત્યારે જોઈએ કે જયારે રેકોર્ડ થયેલી હોય તો અને રેકોર્ડ થયેલી કઈ તો માન્યતા અને અભિપ્રાય ત્યાં આગળ આખા પહેલા પહેલા સ્પંદ પહેલા સંભ કહીએ છીએ ને શાસ્ત્ર આપણે સંભ્રમ તો હજુ સ્થૂળમાં જાય છે પરંતુ સર્વપ્રથમ સ્પંદન તો બહુ ગજબનું હોય છે એ બહુ મુશ્કેલ છે પણ નીચેના લેવલે આપણે કરીએ તો બહુ ઘણું કહેવાય માણી લેવલે તો ટેપ રેકોર્ડ છે ટેપ થયેલી હોય રેકોર્ડ આખી રેકોર્ડ ટેપ થઈ ગયેલી હોય તો ભાવમાં થાય છે એ ભાવ ટેપ રેકોર્ડ છે અને પછી જન્મ થાય અને શરીર આખું એ ભાવ ખાલી થવો જોઈએ કયો ભાવ વિભાવ વિભાવ બોલનારો હું ને હું બોલું છું સારું થાય નીચે નહી ભાઈ હા તબિયત બરોબર છે ને ઓલરા અને આપડે દીકરો કેમ છે દીકરો પડે છે જ્ઞાની પુરુષની કૃપાથી ત્યારે પોતે દ્રશ્યનો દ્રષ્ટા થઈ શકે નહીં તો ના થઈ શકે અને ગમે તેવું પૂદગલ હોય છતાં જો દ્રષ્ટિ એની બરોબર સચવેલી રહી તો બઉ સુંદર દ્રષ્ટાંત આપે છે કે કોઈ મુંબઈ નું ખાસ તો વાંદરાની ખાડીનું ત્યાં આગળ પેલા કતરખાનું બધું ત્યાં હતું ને બહુ વાસ મારતું વાંદરા બધા નાગ બંધ કરી દે કોઈ આ કરે તે વિચારે અહીંયાથી ચાલુ થાય આપણે સુગંધ કે દુર્ગંધ નથી લઈ શકતા કે પૂતગલ નો છે આખો પણ વિભાવ પૂતગલ વિભાવિક સમજાય અને આપણે જોનારા જાણનારા છીએ એ તો પ્રકાશથી છીએ તો પ્રકાશ ગમે તેવું હોય દુર્ગંધમાંથી પણ જઈ ના થાય પણ પ્રકાશ દુર્ગંધવાળો નથી થતો ઓળી સર્ગ છે નજીક જઈને બહેનો એને પ્રદક્ષિણા કરે છે આપણે જઈએ નજીક અને આપણે શ્રીફર કે જે કરતા હોઈએ તે તો ઓળી સર્ગ જ્યાંથી આ સર્ગી આટલું બધું એટલે આ વાણી ટેપ રેકોર્ડ છે સમજાય તો બધા બહુ દુઃખો ઓછા થઈ જાય આ વ્યવહારમાં લોકોને ઓછા થઈ જાય પણ આ સિદ્ધાંત બધો પદ્ધત સરદવાદપણે બધાને સમજાવવો જોઈએ સ્યાદવાદપણે કારણ કે વાણી બધાનું મુખ્ય છે ને પહેલાથી રાખો વ્યવહાર આખો શ્યાદવાદ પડે પછી આગળ જાય પછી એમ જાય મનથી મુક્ત થયા મન જ્ઞાન થયું ને આપણે જ્ઞાતા થયા જરૂર અને ત્યાં જ આગળ જીતેન્દ્રિય પણ છે પરંતુ મોં બાકી રહ્યો છે એને શું કરવાનો આ શરીરમાં ભરાઈ પડેલો બધા ક્યાં જાય એ જ બધા એટલે પછી આજ્ઞાઓ આવે છે બીજી ત્રીજી ચોથી આજ્ઞામાં કે જીત મોં એટલે આગળનો વિભાવને અજ્ઞાન ભાવનો મોહ ચાર્જ થઈ ગયેલો એને નિકરવો જ ઘટે તો નિકરવો જ ઘટે પણ પછી આપણે આપણી ભાષામાં લઈ લઈએ કે બધું સાચવવાનું કરીએ છીએ ને એને ચારિત્ર સમજી છે ના ચારિત્ર અંદર વાત છે સમજાયું એટલે દર્શન ત્યાં ચૂક ના થવી જોઈએ દ્રષ્ટિ પછી હજુ આ વ્યવહાર આ કળયુગનું લઈને આવ્યા છે અને પાંચમારું લઈને આવ્યા છે એમાં જ બધી ગરબડ હોય બધી જ હોઈ શકે ખ્યાલ આવે છે પરંતુ આ દર્શન જો એમાં એ થયું ને એમાં ગરબડ થઈ તો એનું ઠેકાઠામ ઠેકાણું ના રહી શકે કોઈને મળે બધું ખલાસ થઈ શકે છે એ તો શાસ્ત્રમાંય પ્રમાણો બધા છે એમ પરંતુ આ વિતરાગ ભગવંતોની આખી સિદ્ધાંતિક એમની સૂત્રવાણીમાં आज मुख्य बात करी भाव शब्द बहुत है जैन दर्शन में जैन सामज् भाव ने द्रव्य परंतु मूल महिर भगवानी भाषा भगवानी भाषा ना भाव ने द्रव्य समझ है बहुत जुदी है एटले जैन समाज में જે આ ક્રિયાના કરવાપણાથી આપણે આગળ વધવા જઈએ એમાં જે ભાવ છે અને ભાવકર્મ છે એ આખું વ્યવહાર ચોખ્ખો કરવા માટેનું સ્ટેપિંગ તરીકે લીધું છે ભાવકર્મ હકીકતમાં વિતરાગોની ભાષામાં ભાવકર્મ બહુ જુદું છે આખું એ બહુ છે એ મન વાણીને કહાયાના એકાત્મ યોગ્ય કરીને એ ત્યાં આગળ લીધું છે આ કારમાં ચાલે એવું નથી એટલે આ કારમાં તો આ કરતા પણ મુક્ત થવું એ બહુ મુશ્કેલ છે આજે બહુ મુશ્કેલ છે મનથી શું વાણીથી શું કે વ્યવહારથી શું બહુ જોડે જોડે છે બંને પણ જો પોતે કોઈ દાડો એ આમાંથી આમાં ગયો આમાંથી આમાં નથી ગયું પણ છતાં વચ્ચેની વ્યવસ્થિત સ્થિતિ છે બહુ હેરાન કરે છે એટલે અંતર આત્મ દશા પ્રાપ્ત થયા પછી જે જાગ્રત સ્વરૂપે હોવું પોતે એટલે આજ્ઞાધર્મ આખો સમજ સમજ સમજ કરીએ કે આ વ્યવહાર દ્રષ્ટિથી આ છે નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધ છે આપણું શરીર આપણને બોધ આપ્યા વગર રહે નહીં સમજ એને આપણે વ્યવહારથી વ્યવહાર સ્વરૂપે આપણી જોડે રહ્યું છે પણ એમાં ના પેસી જઈએ આપણે શું કહ્યું તો મુશ્કેલી એ એક પગલું મૂક્યું તો ખરું મુશ્કેલ થઈ પછી એ તો પેલા કરડમાં ખપી જાય ને એના જેવું છે કાઢવું બહુ મુશ્કેલ છે આ કપાસની ખેતી કરે છે કારી જમીન હોય કેટલી ચીકણી હોય છે અને કરનારા કરે છે પૈસા જોઈએ શું કરે અને એમાં જાય બિચારા આટલો જાય ને એમના વડાભાઈ નૂરવું બધું ખરાશ થઈ ગયેલું હોય પણ આ બહુ ડયાને ખેતી બધી કરે નિશ્ચય ને પછી વાતો કરવા જે ના ચાલે વ્યવહાર એટલે ઉંચકાતું જાતે ઊંચક પોતાને હમ એટલે જ્યાં સુધી એ વ્યવહાર શુદ્ધિ થતી નથી વ્યવહાર સિદ્ધિ ત્યાં એની ઉર્ધ્વતા નથી આવતી ઉર્ધ્વતામાં નથી આવતો ઉર્ધવતા એટલે સાહજિકતા સહજતા કુદરતી પણ અમારો ત્યાં સુધી બહુ મુશ્કેલ છે જોખમ જોખમ છે સતત એમાં એટલે ક્રમ માર્ગમાં શ્રીમદ્જીએ બહુ સમજાવ્યું છે ઉપદેશ સિદ્ધાંત એનો ઉપદેશ બહુ એમને વાત કરી છે એટલે જ્યાં સુધી વૈરાગ્ય અને અક્રમ માર્ગમાં તો આપણે આ મન વચન કાયા અને આખા પૂદગલને આખા આપણે નોખા પડીએ છીએ અને હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્માના પોતાના મૂળ ગુણો મૂળ ગુણો જે કર્મની મુખ્ય આ પ્રકૃતિઓ છે મૂળ ગુણો બંને કરીને બંનેનું ભેદાંકન થાય છે તમને પપ્પાએ બેને હરખું કરી આપ્યું હોય બધી રીતે દેખાવામાં હરખું આ તે પણ વ્યવહારમાં કરવું મુશ્કેલ છે પણ બહેનો બહુ ડી હોય છે ને બે બહેનો હોય ને બે સરખા કોઈ ઝઘડો ના થાય એટલે સરખા જ દાખી ના બે જો આ તારા એ લોકો ભૂલ નહીં કરે બિલકુલ સરખા તમારે જોજો જરાય ભૂલ ના કરે પણ બહેનો તો એમને કુદરતે એવું જરા કાશ ભૂતગળમાં સાહજિકતાનું આપ્યું છે ને તો એની તો સ્ત્રી તરીકે જીવવું બહુ આકૃત છે બહુ જ આકૃત છે પુરુષો ચંચર બધા કહેવાય કેમકે એટલે એમની સાજિકતા એ બિલ કુદરતની છે કારણ કે પૂતગલ એવું છે એ જીવવું સહેલું નથી આ સમાજમાં સમજવું એટલે આ પૂતગલ અને પૌદગલિક ગુણો અને આપણા ગુણો બેનું વિભાજન અને પોતે પોતાના હિતને ખાતર એ જ્યાં સુધી હવે આ બધું શરીરથી ક્રિયાઓ થાય છે પરંતુ હું મારા સ્વભાવથી પૂરેપૂરો સક્રિય છું કયો સ્વભાવ તો કે જ્ઞાન ક શબ્દ બહુ અગત્યનો વસંતભાઈ જ્ઞાન સમજો અને એવી રીતે પૂતગલમાં ભાવક કેવું ભાવક ભવડો કરાવે કેવું છે શું છે બોલ ને હેઠો ભવળો ભાવક એ આપણા દ્રવ્ય ભાવ ભાવ થાય છે ને આપણને અંદર એ ભાવકો પડ્યા છે આપડા પૂતગલમાં વણેલા છે બધા એ ભાવકો ની આમ થાય છે એટલે એનો ટાઈમ આવે કર્મનો વિપાગ થાય બેદય આવી જાય ઉદયમાં ત્યારે કાં તો સાતા હોય કાં તો અશાતા હોય કાં તો સુખનો અનુભવ થાય દુઃખ ન થાય બેવ રીતે થયા કરે એવું જ્ઞાયક એટલે બે કશબ્દ ક્રિયાના સૂચક છે એક પરક્રિયા છે અને એક સ્વક્રિયા છે બંને પેરેલર અને એના કારકો છે એટલે પ્રકારે એટલે સડગુણી હાર્નિગુદ્ધિ કહ્યું ને એ છ પ્રકારના કારકો છ કામ કરે છ પ્રકારની રીતે આ શાસ્ત્ર બહુ વર્ણન છે પણ આપણે તો આપણી રીતે સમજી લઈએ એ બહુ ડિટેલ્સ સમજવાની જરૂર નથી પણ એ કહેવાય છે એટલે સ્વભાવને પણ એનું ક્રિયા છે અને પ્રભાવને એની ક્રિયા છે પ્રભાવની ક્રિયા ટકાઉ ના હોય ચ્યુત સ્વભાવની હોય અને સ્વભાવની ક્રિયા અચ્યુત પોતે ટંકો એટલે સ્વ પરિણામ પરિણામ તમે આપણે નિષ્ ત્યાર પછી આવ્યા હતા ત્યાં આવ્યા હતા ગેરનપુર હમ સાહેબે કહ્યું એટલે અમારો યોગ બે દાડાનો બાકી શરીર એક બાજુ આ બાજુ મારો પણ ચાલે છે ગઢ્ડી ચલતી હૈ હન્યથા ચલતી કેમ ગઢ્ડી નહીં તો ખટારા ખટારા ક્યાં કરે એટલી કૃપા હૈ દાદા કી કૃપા હૈ કુદરત કી મહેર હૈ ચલતા હૈપે ભાઈ નહીં તો શું થાય અત્યારે જેમ વરસાદ ગોઠવાય પછી બધું ઢીલું પડતું જાય ને એ તો હવે એ સિટી જ એ સિટી જ હા એ તો બરાબર ના પણ હવે તો દીકરો ત્યાં છે જઈને આવીએ તો બહુ હગું તો છે નહીં પેલું અમેરિકાને એના જેવા તો નથી ને એટલે એ તો ત્યારે એવું લાગે ત્યાં જઈ પણ આ બામાં તમારા મોટી ઉંમરના થયા ને એ મોટી વસ્તુ છે એટલે ત્યાં આગળ આપણી જોઈએ કોઈ કંઈ જવું અને એ તો બહુ મોટી સેવા કહેવાય ને માતાની સેવા એટલે ઉત્તમ કહેવાય વ્યવહારમાં તો એ જ છે ને માતા ને શરીરના પૂદગોલોથી દ્વેષના પરિણામો તો આવી શકે છે પરંતુ આપણે પ્રાપ્તિ કરી છે વિત્ત દેશ એટલે વિતરાગતાના ત્રણ પ્રગત છે પહેલું પ્રગત થયું દ્વેષ થયું સમજાવ્યું बीजू प्रगति पी राग एट फाइलो संभा निकालो बढ़ो कहवाये एम भरा पड़ेला विभाव कर स्वभाव आत आम तो विराग थी गेलो है कि हूँ वसंत छु पहत छू र કારણ કે મને મારી માન્યતા સાચીને સમ્યક શું છે અસલ દર તે મને મળી ગઈ જડી અને કૃપાથી મળી કે હું નિર્ણયની કેવળ શુદ્ધ આત્મા છું હવે એમાં મને શંકાબંકા કંઈ રહી નથી જરૂર પરંતુ આ દેહ જે છે આગળનું તૈયાર થઈ ગયેલું પાણી અને બરફ જેવું જામી ગયેલું એનાથી જ જન્મ થાય છે એનાથી જ એ ચાર્જ થયેલો એને ડિસ્ચાર્જ થવા માટે પછી આ ગ્રોસમાં શરીરમાં આવે છે અને એટલો પાકો છે આગળની બધી વ્યવસ્થા કરીને આવે છે કમ્પ્લીટ વ્યવસ્થા એટલે હું ઘણી વખત પૂછું માતા પિતા તો નક્કી જ બધું ગોઠવેલું જ હોય છે એનું કે માતા પિતા સ્વતંત્ર કોઈ કહી શકે નહીં કે મેં જન્મ આપ્યો કે બોલે નહીં પણ એ વિતરાગ ભાષા સમજે તો નહીં તો નહીં નહીં તો વ્યવહારથી બોલવું જ પડે છે અને વ્યવહારથી આખા જગત માટે છે આખા જગત માટે અને વ્યવહારમાં પૂજ્ય પણ ગણાય છે પરંતુ મુક્તિ માર્ગમાં મુક્તિ માર્ગમાં વસંતભાઈ મુખ્ય વ્યવહાર જ છે આ વ્યવહારથી વ્યવહારમાં આપણે ભરાઈ પડેલા એમાંથી જ કરવાનું છે તો વ્યવહાર ખોટો નથી હોતો વ્યવહારમાં વિતરાગતા છે પરંતુ એ આપણી ગુમરાહ થઈ ગયેલા છીએ તે ગુમરાહ ભાગ નીકળતો જાય એ પૂતગલ જ છે પાછો એટલે વ્યવહાર શુદ્ધિ કહે છે એને પૂતગલ છે પૂતગલ પોતે પોતાની રીતે પોતાનું એટલું બધું લઈને આવેલું છે તે થયા કરે છે પરંતુ આપણે બોલીએ આપણે સમજવું પડશે કે હું નહીં આવું નહીં પરંતુ એક બાજુ તમે આપણે વ્યવહારનો ગૂંચવાળો થતો જતો જાય અને આપણે એમ કરીએ એ ના ચાલે આ બે આજ્ઞાઓ સ્પષ્ટ નોખી છે જોડી દસ બસ પણ રહી શકે એવી નથી ને એટલે નિશ્ચય ગમે તે બારમાં ગુણસામનો મળ્યો હોય પહેલાં ચરણો પહેલાં ચરણનું અને બીજું ચરણ તો દાદા ભગવાનનું કેવો જ્ઞાનની નજીકનું છે પણ વ્યવહાર અહીંયા રહ્યો ને એ હું પડશે આ નિશ્ચય દ્રષ્ટિએ કરીને એટલે આ આજ્ઞા મુખ્ય થઈ જાય છે કે વ્યવહાર દ્રષ્ટિથી હું વસંતભાઈ છું ખેલું ને એટલે હવે હું વસંત નીકળી ગયા એટલે તમે દસંતભાઈના સાથે પડોશી ભગવતી રહ્યા પડોશી ભાવતી રહ્યા તો પૂતગલ જ રહે કે નહીં પણ એ કયું તો કે આજે સવળું થયું એવું પૂતગલ અને પૂતગલ ભાવે પણ સ્વભાવ પામેલું કેવું એ અંતરાત્મા દશા કહેવાય છે ચેતન તો કશું કરતું જ નથી એ તો શુદ્ધાર્થમાં શુદ્ધાર્થના જગ્યાએ જ છે વચમાં બને છે બધું બેની વચ્ચેમાં જે ત્રીજું હતું એમાંથી આ જ્ઞાનીની કૃપાથી નીકળીએ છીએ બે નોખા પડીએ છીએ પછી આને વ્યવહારમાં મૂકાવવું જ પડે છે અને એ અંતરમાં અંતઃકરણ અને હું શુદ્ધાત્મા છું એ પ્રજ્ઞા અને પ્રજ્ઞાનો પ્રકાશ જ્ઞાનક પ્રકાશ જ્ઞાનક પ્રકાશ અને એ સતત કલ્પ સ્વરૂપે કલ્પ સ્વરૂપે તે જ્ઞાતા જ્ઞાન પ્રકાશનું દર્શન પ્રકાશથી ફંક્શનલ હોય છે એના એ કરીને એ લેવલ અંદર પ્રજ્ઞા લેવલે પ્રજ્ઞા એ શુદ્ધાત્માનું અંગ નથી પરંતુ શુદ્ધાત્માનું એક શક્તિ છે આખી ખુલ્લી થાય છે તે કલ્પશક્તિ ત્યાં આગળ પ્રજ્ઞા કહી એ બધું મુખ્ય છે ત્યાં એ સતત આપણે ચેતવ્યા છે પણ ઘણી વખત આપણે આપણે એટલા હોઈએ કે ચેતવણી આપણે આપણી પુરી સાંભળીને થઈ શકતા એટલા બધું બહેરાસ આવી ગયેલી છે ગમે તો ઝીણું થાય તરત ચેતી જવું પડે આપણે ચલો એટલે અંતરાત્મ દશામાં અને અંતઃકરણમાં એ બે એટલું જ નજીક છે કે દૂધ અને પાણી કેટલું નજીક છે હમ જળ અને કમળ પંકજ પણ કહીએ છીએ કાદવમાંથી ઉગેલું છે અને સરોજ પણ કહીએ છીએ કે સર એટલે પાણી પરંતુ બંને પોતાનો સ્વભાવ છોડે છે એવી રીતે આપણે અંતર આત્મા દશા એ અંતર આત્મ દોડ રાખી આપણે શુદ્ધાર્થના સ્વભાવ પ્રજ્ઞા પ્રકાશે કરીને આપણે ત્યાં આગળ રહેવું પડે છે તે અંતર દશા એ કરીને આપણે અજ્ઞાથી રહીએ છીએ બેન આવી અંતરાત્મા દશાય કરીને રહીએ છીએ ખ્યાલ અને આપણે રહીએ છીએ એટલે શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા છે શુદ્ધાત્માજ થઈ નથી ગયા એ તો પ્રાપ્તિ થઈને હું એ સ્વાદ આવ્યો ને એટલું થયું એ થવા માટે આ માથાકૂટ છે એ વ્યવહારની માથાકૂટ છે એટલે અંતરથી તમને કારણ ભાગમાં જે આજે મન વચન કાયા એકાગ્રહ નથી ને બધા છિન્ન ભિન્ન છે એમાં આજ્ઞાધર્મે કરીને આજ્ઞાધર્મની સમજ જેટલી બરોબર ગેડ બેસતી જતી જાય એની કોઈ પણ સિદ્ધાંત હોય એને ગેડ બેસે એટલે સિદ્ધાંતના તો કામ કરતો રહ્યા કરે તેટલું તેટલું તમારે અંતઃકરણ લેવલે ત્યાં આગળ મન વચનકાય અને એકાત્મા યોગનું પૂતગલ તૈયાર થાય છે એ કારણ પૂતગલ છે સમજે એટલે આ પાંચમો વારો છે એટલે નહીં તો આ સંકેત એવું છે ક્યાંક સંકિત કે આ જ ભાવમાં જ્ઞાન કરીને મુક્તિ કરાવી શકે છે પણ આ કારમાં દાદા ભગવાન કહેશે અમને આ વ્યવહારમાં ખૂટ્યું ત્યાં વ્યવહાર પૂરો કરવા માટે હું મારું ગામ મારે પંદર મારા ત્રણસો સાઠ ડિગ્રીના દાદા ભગવાનની ભક્તિ કરું છું અને તમને કહું તમારે ખૂટતું હોય તો કરજો દાદા ભગવાન એમ દેહની ભક્તિ કરાવી ના ના પૂરા પિતરાક પુરુષ એટલે વ્યવહાર જ્યારે આવી રીતે શુદ્ધિ પામતો પામતો સો ટકા શુદ્ધિ થાય અને શુદ્ધાત્મા તો સો છે જ બેવના કાંટા બે થઈ જાય વ્યવહાર બની જાય એ પૂછીએ ખરાશ થઈ જાય શુદ્ધિ મુખ્ય વ્યવહાર શુદ્ધિ કેવળ આત્મા બસ આત્મા પણ એ હેતુ સરખો રહે નહીં બધાને કેવી રીતે રહે એ તો પ્રમાણ જુદા હોય ભલે એકતા હોય તો શું થઈ ગયું એ બહુ મુશ્કેલ એટલે કોક વિરલ પુરુષ નીકળી શકે છે હેતુ એટલે એ હેતુલક્ષીમાર્ગ છે આત્મહેતુલક્ષીમાર્ગ કરતાં પ્રાણો અને અહીંયા આગળ વ્યવહાર શુદ્ધિલક્ષું લક્ષીમાર્ગ છે આખો એટલે કે વસંતભાઈ અને વસુભાઈનો વ્યવહાર શુદ્ધ થતો જતો જાય તેમ તેમ આપણા દર્શનમાં આવરણ હોય બધા ખસતા જાય આછાપાત્ર થાય અને જરા બધા ચોખ્ખું દેખતા થઈએ આપણે દર્શન શુદ્ધિ થતી જતી જાય શુદ્ધ જ્ઞાન શુદ્ધ દર્શન તો પ્રાપ્ત થયું પણ પેલો વ્યવહાર બધો નિકાલ બાકી રહ્યો ને એના કારણે આવું રહ્યા કરે છે જ્ઞાન આવરણ દર્શન આવરણ આ વિઘ્ન એટલે આપણે લાયેલા જોડીને શરીરમાં લઈને આવ્યા છીએ આ મોહની છે મોહ બધું ભરીને પડીને લઈ આવ્યા છે અંદર ખરી રીતે એને કયો પણ બહાર આપણે સમાજમાં આ ધર્મ બધું પાડીએ છીએ એમાં બહારના વર્તનને એને વર્તન કહે છે ના એને ચારિત્ર ન કહેવાય ચારિત્ર તો અંદરમાં છે બધું હમ વિતરાગ ભગવાન તો ખરી ચાલી રહે જ છે પણ વ્યવહાર આવી તમે આગળ કોઈ પણ જગ્યાએ તમને શું કહ્યું આ પૂદગલ એ પૂતગલ કહ્યું એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે એ પણ આખી નિશ્ચેતન ચેતન સ્વરૂપ આખો ભાવ અજ્ઞાન ભાવ પુરાય લો એ બધી એ શક્તિ છે સ્વરૂપે ત્યાં આગળ બધાનું કોમ્પ્યુટરમાં જમા થાય ને એ બધું જમા થાય છે અને દરેકનું પાછું એટલે વસંતભાઈ આવે તો તે પ્રકાશભાઈ આવ્યો તે એ બધા હોય ને તે આપણે જ કનેક્ટેડ થઈએ પાછા મેઇન કેબલથી શું કહ્યું મેઇન કેબલ અને એના પાછા ત્રણ મોટા પાછા કેબલો મન વાણીને કયાના અને એક કેબલની કેટલી બધી ચેનલો પાછી મને કેટલી બધી ચહેનારો એક ચેહા બીજી ચહે નહીં આપણે ક્યાં જુઓ બહાર નીકળો છો શું બહાર નીકળવા જરૂર જ નથી બહાર તો બહાર જ છે તો વ્યવહાર છે સંસાર છે ચાલ્યા જ કરવાનો છે એમાં કશું કોઈનું ચાલે નહીં પણ એમાં પછી આપણે નિશ્ચય ભેળવીએ એમાં ગડબડ થઈ જાય છે એટલે વ્યવહાર શુદ્ધિ મુખ્ય છે વ્યવહાર શુદ્ધિ વ્યવહાર શુદ્ધિથી આપણું દર્શન શુદ્ધિ થતી જતી જાય છે એટલે દર્શન આવરણો આછાપાત ઓછા થતાં જાય છે એના પ્રતિ જ્ઞાન આવરણ ઓછું થાય વિઘ્ન પણ એટલા ઓછા થાય એ પ્રમાણમાં અને એ પ્રમાણમાં મોહનીય એટલે દેહમાં ભરે પડેલી મોહની છે એ ચારિત્ર મોહની કહેવાય છે એટલે મૂળ મોહ ગયો આપણો મૂળ મોહ કે હું વસંત છું એ નીકળી ગયો એને મોર કહેવાય એને દર્શન મોહ એટલે જ કહો ને એટલે મોહના બે દર્શન મો અને ચારિત્ર મો દર્શન મોખ્ય સંસારમાં ભટકાવનારો છે એ ગયો ચારિત્ર એવું બદલાઈને એમાં શુદ્ધિ થઈ એ પછી ચારિત્ર એટલું ખુલ્લું થાય એ બી ચારિત્ર કહેવાય પણ શુદ્ધિ થવી ઘટે કંઈ આપણે પરીક્ષા ને આપણે જ લઈએ આપણે માર્ક મૂકીએ ચાલે નહીં સમજાવ્યું ને તો વ્યવહાર બધો વ્યવહાર કંઈ ખોટો નથી બધા જ બધા બધું સમજે છે વ્યવહાર ચાલો એટલે ચારિત્ર શુદ્ધિ ચારિત્ર અંતરમાં હોય છે બધું બારમાં ના આવે અને તપ વગર ના થાય તપ તપ આગળ પછી બોલીને આપણે કહીએ લીક થઈ જાય બધું ફટ બોલી જાય અગર તો કોઈ પણ રીતે તપ આપણને ગરમ ગરમ ગરમાયા વગર છોડે જ નહીં બહુ ગરમ કરે એટલે આ અગ્નિ ગરમ કરે છે એવું નહીં હા પાછું એ તપ અગ્નિ કહે છે તપાગ્નિ અને આ લોકો ઋષિ મુનિઓ સાધુ તપ કરે છે ને સારી શરીરના કષ્ટે કરીને એ તપ તો બહુ જેવું પોતાના જે પોતાના ભાવાનું સર થાય એ પ્રમાણમાં એનું પુન્ય બંધાય એટલું જ છે પણ પાછું એને ખપાવવા આવું જ પડશે છૂટકો નહીં આ મોટી વાત છે એટલે તપાગની કે છે એ અંતરમાં થાય છે અને આ દિલ કોઈને સહન ના થાય પણ પછી એને આપણે કે કોઈ દિવસ ઠારી નહી નાખવું થવા દેવું ગમે તેવું કોઈ ગમે તેવું ભયંકર અપમાન કરે શું થઈ ગયું માનના ભૂખ્યા એ તો જપમાનમાં આવે ને નહીં તો આવ્યું કંઈથી એ ખ્યાલ આવે ને એ એ બહુ મોટી વસ્તુ છે હમ જશ જ્યારે જોઈતો જ નથી તો કુદરતની બધી મહેર આવે એને ખપતી નથી પણ બોલવાથી થઈ નથી જવાતું આ જીવવાથી થાય છે જીવવાથી એટલે આજ્ઞાધર્મ એ છે એટલે ખરું જીવન જ આજ્ઞા એકદમ પ્રાપ્ત થાય છે એ અંતરજીવન છે આખું એટલે અંતરને બહુ આટલું નજીક નજીક જોડે ને જોડે છે નારીનું પેલો બાર નો ભાગ અને અંદર નો ગલ એના જેવું થયું છે એ અંદર પાણીમાં તરતા મનના ટાપુઓ બધા વાણીના બધા એનો પાછા જુદા હોય આ બધા અંદર તર્યા કરે છે એનો ભાગ તો બહુ નાનો છે આ જળનો જ મોટો છે આખો જળ રાખી અને પૃથ્વી પૃથ્વી તત્વું પૂદગલ માટી આ બે બહુ એ આહાર સંજ્ઞા છેલ્લે જાય છે ત્યાર પછી જળથી મુક્ત થાય તો જ એને બાકી તો બહુ વેદકર્મથી છૂટું સહેલું નથી બહુ મુશ્કેલ છે બહુ સમજી જવું જોઈએ ગમે તે પૂદગલ આપણી નજર પડે ને તે આપણે જ આપણને દેખાઈ જવા જોઈએ ત્યાં આગળ પછી જોજો તમે એમનો એટલો સુંદર વિનય રહેશે કોઈ પણ પૂતગલનો રહી શકે છે આપણો અનુભવ ત્યાં સુધી લઈ જવો જોઈએ આ કાળમાં એટલું થઈ શકે છે જે એની પાછળ પડે પુરુષાર્થથી જાગૃતિથી તો થઈ શકે એની પાછળ પડવું જોઈએ આપણે કે કોના માટે બીજાના માટે પોતાના જ માટે આપણે પોતાના હિત માટે સુખ પોતે ચાખ્યું છે તો મારે સુખનો સ્વાદ આવે જ કામનો ને એને પૂતગલને કંઈ બધા બહારને લેવા દેવા નથી પરંતુ જ્યાં સુધી વ્યવહાર શુદ્ધ નથી થયો ત્યાં સુધી પૂરેપૂરા લેવા દેવા છે મને આચાર્ય વ્યવહાર શુદ્ધ નથી થયો ત્યાં સુધી હમ આચાર્યો અને સાધુ સંત આપણો સંયમ માર્ગ છે પર્યાયનો આના માટે માથા ગુરુ કરે છે પણ ક્રિયાકાંડ છે આખું અને મુક્તિ ભગવાનનો મુક્તિનો માર્ગ તો જ્ઞાનકાંડનો છે જ્ઞાનકાંડ અજ્ઞાનકાંડ તો એ પ્રકાશ મળે તો થાય ને ક્યાંથી કરી શકાય જ્ઞાનકાંડ તો પોતે પોતાના મન વચનકાર પૂતગલ માટે ના હોય શકે એનાથી વિસ્તારથી સમજ્યા કરતા ટૂંકમાં પાંચ આજ્ઞાઓ છે એને દરેક આપણા મન વચનકા કરીને એની પર્યા કરીએ તો કામ થાય પણ એ પ્રમાણે ક્રિયામાં કોઈ પણ રીતે આયા માણીથી આયા મનના વિચારોથી આવ્યા કે અહીંયા તો ગરબડ થવાગળ રહે જ નહીં મને બે જણનું હું મને આની જોડે મેર પડે આ બે હું એની જોડે ના ચાલે તમે તારી જોડે મેર પાડવાનું એમનું કર ને પેલું તો એટલે દાદાએ કહ્યું વિચારની ભૂમિકા બે જણની આવે અને બે જણની અમુક જગ્યાએ ના પણ આવે એનાથી આપણે જોડે રહેવાનું જોડે ના રહેવાનું બન્યા કહે એ બધો વ્યવહાર છે આખો પણ મહાત્માએ મા કોઈ પણ જેને દ્રષ્ટિ પામ્યા સિવાય માત્મા મત બધા જ આવી ગયા એમાં કંઈ બે સંયમ માર્ગ ક્યાં વ્યવહારમાં કેવું નથી હોતું અમે આપતા પૂછીએ કાલે તમારા લોકોને મજા હા કંઈ સંબંધ નહીં કશું નહીં તમે ઘર છોડી દીધું બહુ સારું છતાં બધા જોડે રહીએ છીએ કરીએ છીએ બધું જ છીએ હમ ત્યારે તો ફાઇલ નહીં ને તો દાદાએ કોઈ ઘરવાળાની ફાઇલ તો બધી પાર વાર હોય બધી સરખું હોય પરંતુ જે આ ક્રિયાનો વ્યવહાર માર્ગ છે ને એમાં પાંચમા આરામાં એક કામ કરતો નથી ને ફળ પણ નથી આપતો જે ફળ માટે કંઈક પોતે સાધના કરે નથી આપી શકતું એટલે સાધનથી સાધના કરી એ કામ નથી લાગતું કારણ સાધન ઠેકાણા વગરના થયા છે શું કરે એટલે આ એક અપવાદ જ નીકળી ગયો એટલે એમ પટેલ રૂપી આખી કેળી અક્રમ એમના પોતાને કરીને ગજબનું થયું છે બે હોય બચ્ચેનો પુલ નીકળી ગયો હોય અને અહીંયા હોય આ વ્યવહાર અને અહીંયા નિશ્ચય એસ્ટાબ્લિશ થઈ જાય એવું પોતાના અંદરના જીવનથી એવું સુંદર થયેલું હોય અને અવતારોથી આવેલું છે એમાં આમ થઈ જાય કોઈ પડે મારા ઉપર ચાલે બહુ નીકળું છે કે નજીક દૂર નથી નીકળી જાઓ નીકળી જાઓ આગુ પાછું જોયા કર્યા વગર એમને વિજ્ઞાન બહુ ગમે છે વસંતભાઈ ને લો લોરણ આ તમારી સાથે છે હમ ઉપર નીચે આપડે મળ્યા હતા બધા ભાઈ નવી નાનંદુ તમે ફાવી હતું નહિ આ ખુશી બે જાઓ બે તમે તમે દીકરી મૂળ માર્ગ અક્રમ પદ સારો મૂળ ધર્મ મંદિર મૂળ ધર્મ મંદ વૃત્તિ જ ધાર અહો સ્વયં જ્યોતની ગ્રંથા ભગવાન સ્વયં જ્યોતિ ભગવાન ગી દીવો દિવો પ્રગટ પ પંચ આજ્ઞ પરમાનંદ પરમાથે પ્રસ્થાન જગત પરત જગત પરત આત્મૂર્ણ્યવા સહજ પ્રાપ્ત સત્પુરોસ્ત્રીસ આગ૨્ર્ત આગ૨્ં થેણ્રાલ જેનો ભાવ પુછે નો ભાવ પુછે નો ભાવ નો જગ�દા ભાય ક�ીં જેનો ભાવ પુછે ન� દસલાકવિ જ્ઞાન પ્રભુ જગત ગયા યોગ ગઈ ગઈ જય સચિદાનંદ જગત કલ જય સચિદાનંદ જગત કલ્યાણ